એ આવો આવો અરે વાહ ભાઈ તો ભાવનગર માં બેઠા બેઠા છેપન ભાઈ હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો મારા બાળ દોસ્તો આજે છે ને આજે હું તમને બધાને અકબર અને બીરબલ ની વાર્તા ડૂબી મરીશું એક વખત બાદશાહ અકબર શિકાર ગયા હતા હોય પ્રાણીઓનો શિકાર કરવા સાથે બીરબલ અને ગામ સરસ દેખાતું હતું ભાઈ બાદશાહ ને તો આ ગામ વિશે જાણવાનું મન થયું એટલે એમણે તો બીરબલ ને પૂછ્યું બીરબલ આ સામે દેખાય કયું ગામ છે હજૂર જાણો તો હું કેમ નરે બિરબલ હા જાના બાદશાહ સલામત લાગે છે તો બહુ સરસ ગામ તું એ ખરો છે હું એના વિશે જાણવા માંગુ છું બાદશાહ એવું કહ્યું હો અરે તો જઈને પૂછવું જોઈએ જેવી બાદશાહ ની ઈચ્છા એટલામાં એક ભાઈ ત્યાંથી પસાર થતા નીકળ્યા બિર બિરબલે એમને રોક્યા એ ભાઈ ઉભા રો આ ગામમાં સૌ મજામાં તો છે એ બધા લેરિયા ઉડાડે છે લેરિયા ગામમાં તારું નામ શું છે બાદશાહ પૂછ્યું ગંગા તારા બાપ નામ જમના અને માનું નામ સર તો પછી આ ગામનું નામ મારી કે તમારી પાસે નાવડી નથી હોડી નથી આ તો નદીઓનું ગામ છે જલ્દી નહી ભાગીએ તો ડૂબી મરીશું ડૂબી અને બાદશાહ તો બિરબલ ની વાત પર ખડખડાટ હસી પડ્યા હો ભાઈ तो भाई अकबर ने बिरबल एमनी मजा पड़ी गई ने तपन भाई चलो आज आओ आओ काले हूँ तुमने बीजी वार्ता कहवा चु भाई आओ जो